ભગવાનના અસીમ જૈ જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર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 દા ભગવાના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર દા દા ભગવા નાસિં જય જયકાર દાદા ભગવાન નાસીમ જય જય કાર દાદા ભગવાન નાસિંહ જય જયકાર દાદા ભગવાન ના સિંમ જય જયકાર દાદા ભગવાન નાસિંહ જય જયકાર દા ભગવા કવિરાજશ્રી એ લખ્યું છે એટલે મહાત્મા એટલે આપતા જંગ ના કહેવાય એના પર જ વાત થતી હતી દાદાજી આપતા પુરુષ ના પણ એને માનસ પુત્રો કે છે માનસ પુત્ર માં પરમ પુરુષ એવા કલયુગ પ્રગટ થયાદરણમાં ભાદરણમાં એટલે ભાદરંગ ગામ ના એટલે ભાદરણ માં જ કેવાય ને પ્રગટ તો થયા સુરતમાં સુરત વાળા આવ્યા છે કોઈ આવે છે દાદાજી ઓન ધ વે છે પેલી કીર્તન ભક્તિ બતાવીને જ્ઞાત પુત્રો પણ તે બધા આપતા વાળા હોય પરંતુ બીજા લોકો માન્ય ના કરે એમને એટલે એમની આપતા મળે ગમે તેમાં પણ કોઈ કોઈ ના હોય એમનો હું બધે પ્રસરેલું બધે એટલે કે નહીં જોજો પાસે મશીનમાં બે પગ વાળાઓ અને બધા પ્રાણીઓ બધે બધી રીતે પણ ખાસ કરીને આમાં અરુણભાઈને શું કહો છો બધે પર્સન આપણે બધાને ધીમે ધીમે ધીમે અનુભવાય છે આ બહેનોને અનુભવાય ભાઈઓ બધા સત્સંગમાં છે બધા બધાને અનુભવો સ્વાદમાં તો છે તમને જેવું આવે છે એવું બધું તમે એ જ છો ને બધા એટલે શીખીએ છીએ દાદા હા એટલે તમારે શીખીએ છે કહેવાનું અમે એમ કે અમે શીખીએ છીએ જય આવું છે આપતા જંતુ તેને કહીએ નરસિંહ મહેતા નું ભજન વૈષ્ણવ જંતુ જેને કહીએ જે પીળ પરાય જાણે પરા પીઢ જે જાણે એને વૈષ્ણવજન કે સાચા કૃષ્ણ નો ભક્ત થયો સાચો ભક્ત અર્થાર્થી નહી સાચો અર્થાર્થ સંસાર પૂરતું છે બરાબર ગયા આપડા સનપતિ ભાદરના તમે જોઈન્ટ લો છો ને બે બાને ના આપશો સે? જોયે છે ઓદાજી હા બોલો આ પૌરુષી વાણી કોને કહેવાય શું કહ્યું પૌરુષી વાણી પૌરુષી વાણી એટલે બોલ્યા કોને કહેવાય કે આપણે એને જીભને હલાવવી પડે શું કહ્યું જીભને હલાવે એને બોલ્યા કેવાય માણસો તો એમાં બઉ માહેર છે બઉ જ બેનો ઓછી જરાક ઉદાર અને સંસારમાં જે ભગવત પ્રેમી છે શું કહ્યું ભગવત પ્રેમી છે ભગવત એ એમના ગુણો સાથે એને એવી સુંદર ભક્તિ છે બહુ સુંદર ભક્તિ છે એટલે એના જીવનમાં એવું વણાયેલું હોય છે મફતભાઈ સચિન એટલે એમનું જીવન જ રાખવું અંદર જે હોય તે ગમે તેવું થાય સારું થાય ખોટું થાય બધું શું ભગવત કૃપા બસ આટલું જ રાખ્યા કરિલથી રાખે બધું ના પડે શું રાખે દિલ જે મળ્યું ને એને કડવું મીઠું જે કહે તો મળ્યું બધું કડવું મીઠું શામાં હોય છે જીભ આલે છે એને કડવું મીઠું લાગે છે એને કડવું મીઠું કે છે પેલા બોલતા જ નથી કશું હું કરવું છું કે મીઠું છું બોલે છે લ્યા હે બોલતું કોક તો બોલતું છે ને ક્યાંક તો કારેલું હ થોડું ખસેડી લે એ મૂકી દે આધુરા खड़ी रे लो रक्षण कर जो वीरा सोपु कर मज गी रे लो रक्षण कर जो वीरा सौंपु कर्मज गांसणी चा सुतर तंते वाची ले जो ली रे लोल काचा सूत्र तंते वाची ले जोला रे लोल केवड़ मोक्षाधिकारी छो ठारो आतड़ी रे लोल केवड़ी मोक्षादी લોલ સચી આ જાદી વરતે એવી દો જાગૃતિ રે લો ભગવત રૂપે નિજ રે અંબે માતા ના લા ને માધુરા ખડી રે सर्वे संयोग संतुष्टि झरता शांत सात केवड़ ज्ञान स्वरूपे ओगड जो मन गाथड़ी रे लोल निर्मल करुणा थी करती दादा आखडी रे देना दृष्टि सीके जीव बने छे मोक्ष गामी लोल અંબે માતાના લાલા ને બાંધુરા ખડી રે લોલ ગમે તેવી ગાંઠો બારી કરશે પાતળી રેલો કારણ મોક્ષ ની કેરી ગલિયું છે રે સા જે જેનાુદીએ બાંધી અવિરત સતસંગ સા કરી લોલ ના અંતર તલનું ચેતન જગવે લોલ આપવાણી લો અંબે માતા ના લાલા ને બાંધુરા ખડી રેલું वैज्ञानिक ने छे कल्पित सुख थी वृत्ति निज घर वाले सतवाणी रेलोल અંબે માતાના લાલા ને બાંધુરા ખડી રેલો અમૃતવાણીની સરવાણી વેદકવા સડીરે લો जो से खूले अंतर रे अंतर छूटे त्या खुले अंतर आंखडी रे लो ના સમજયું મોહાગ્નિ એટલે મોહ અગ્નિ છે મોહે બહુ અગ્નિ છે હા તે મો નહી કેવો પણ એ આપ સમજાવો દાદા એવું કે છે કેમ કર મારું છે મારું છે પણ ના ના દાદા એ તો નાટકી નાટકીયું કહું છું સાચું કહો છો નાટકીયું મારો દીકરો એને નાટકયું ના લાગવું છે એમ કહો હા પણ લાગે કે ના લાગે એનું થર્મોમીટર કઈ આગળ છે એ વાત એનો ઉપયોગ કહેવાય ઉપયોગ ઉપયોગ ક્યાં સરક્યો ક્યાં ગયો ક્યાં આમ થયો ખસ્યો એ બધું ખબર પડે અગ્નિમાં બીઠાસ લાગે પછી હમને લાગે નથી લાગતી ને લાગે છે હું મારું છું નીકળી ગયું બધું ના નીકળે છે તમને દેખાશે દરેક પોતા અઉસે કૃપા જ્યાં મારું બધું નીકળી ગયેલું ને ટોટલી એ કૃપાનો ફળો એકદમ દિવ્ય હોય એ સિવાયનો બધો છે ને થોડો મિશ્રિત હોય એટલે એમાં આ લોકો સાધુ સંતો કે સમાજની દ્રષ્ટિ સાચી વાત છે પણ ભગવાનની ભાષામાં ભગવાનની ભાષામાં જે પોતાની જાતને પ્રમાણિક છે ને એને જ પ્રમાણિક કહેવાય સમાજમાં આપણે સમાજમાં જીવીએ તો પ્રામાણિકપણે એવું જીવીએ કે કોઈની આપણે આપણે કમ્પ્લેન ના આવે એવું જીવવું જોઈએ સમાજના એટલે સમાજનું વ્યવહાર વર્તન બધામાં એમાં અસામાજિક થઈ ગયું સામાજિકમાં તો ધર્મ તો હોય જ ને એનો પણ એ બધો લૌકિક ધર્મ કહેવાય લૌકિક એટલે લોકોમાં જે મનાયેલો છે ચાલ્યો આવે છે તે જ ચાલ્યા જ કરે પણ અલૌકિક એટલે ભગવાન હૃદયના તારથી જોડાઈ ગયેલા છે એવા પુરુષો હોય એ સંત સંત પુરુષો હોય સમાજને બહુ કલ્યાણ કરે સમાજ પણ એમનું બધું અનુસરણ કરે બધું કરે બઉ ઓછા હોય છે કબીર સાહેબ હતા તે મુસલમાનો કે કમારા છે હિન્દુઓ કે કમારા છે પછી લોકોને શ્રદ્ધા બેસાડવા માટે ક્યાંક આવું છેલ્લી ઘડી આવું થયું ચાદર ફૂલ માં બદલાઈ ગઈ ગયા સુમતી બેન આવો જો આપડી સુમતી બેન આવી આપડે બધું સમજણ પાડશે હમણાં ચાલ હેરા ઉપર બેસ જગ્યા છે ખુશીઓમાં જ તમારા ગુરુ નથી આવ્યા બે પૂરું થઈ ગયું પણ બે લાઈન બાકી છે બોલ બોલો अंतर छूटे क्या खुले दादा दुनिया भर नी ठारी नाखो रे लोल ુકારી પરક્ષદાન કેવળ મોક્ષુબકારી પરગટ મોક્ષ લો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 માટે દાદા દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બોલ જય સચિદ દાદાજી પ્રશ્ન હતો ઉપેય પ્રાપ્ત થાય ઉપેય પ્રાપ્ત થાય ઉપેય હા એ બઉ મોટું બઉ સારો પ્રશ્ન છે તમારો પૂછવા માટે સમજવા માટેનો કે ઉપય પ્રાપ્ત થાય ઉપેય એ શબ્દ સંસારમાં આપણે ઉપાય શબ્દ સમજીએ છીએ ને એટલે આ શરીરથી આપણે જે ક્રિયાઓ કરીએ એ બધી ઉપાય સ્વરૂપ હોય એટલે શરીર ક્રિયાઓના શરીર ક્રિયાઓમાં ધર્મને ધર્મના બધા સિદ્ધાંતો લૌકિક હોય છે બધા એ પ્રમાણે શરીરે જીવવું જોઈએ એવું લૌકિક ધર્મમાં બધાને સમજાવવામાં આવે અને બધા સંસારીઓ પણ ઘરમાં ભક્તિ કરે કોઈ પણ જાતનું ગીતા પાઠ આ કોઈ પણ કરે માતાની કોઈ પણ પાઠ કરો એ બધા આવી રીતે જ હોય તું એ તો જરૂર રહેવાની જ છે જરૂર રહેવાની જ છે પરંતુ આ બધા આટલા મોટા દેવદેવીઓ છે આજે આ નોરતાના આપણો ચંદી નવચંડી યજ્ઞ થાય છે દુર્ગા માતાનો અંબા માતાનો હધા જ પ્રકૃતિની ભિન્નતા ત્રણ પ્રકારમાં આવી ગઈ સાત્વિક રાસિક તામસિક પણ એમાં દેવદેવીઓ દરેક પ્રકારના બધા હોય જ એટલે જેને જેના પૂતગલને જે અનુકૂળ આવે દેવને એ પૂજા હોય એમની બધી સમજ્યું એ બધું બરાબર છે ખોટું નથી કારણ કે એમની સત્તા વિશાળ છે પરંતુ એમને હવે કરતા પણ નથી રહ્યું એ તો સંસારમાં રહીને સદ કર્મો થયેલા હતા એના પરિણામે આવ્યા બાદ દેવદેવીઓના અવતારો મળ્યા છે એટલે આને બહુ થયું છે મારે પેલી થવું છે એવું કહે છે આ છોકરી એવું કે મારાણી થવું છે તારે આ પાક્કા થઈ ગયા દાદાના બધા એક એક મનેશભાઈ સાહેબ બોટો રાત દરબાર મળે શું ખોટું છે મારે જરા ખજાન થઈએ તો કેટલું સારું પૈસો આપણે સંભાળીએ વાત કેવી લાગે છે તમને સમજવા જેવી વાત કે દાદા એ સાદી ભાષામાં સમજાવી છે ને હમ લક્ષ્મીજી ખોટા નથી લક્ષ્મીજી ખોટા ના હોય કારણ કે જેવો કાળ જેવો વખતને જેવો વ્યવહાર બધો માણસોનો એ માણસોના વ્યવહાર પ્રમાણે લક્ષ્મીજીને એમની ગોઠવણી બધી હોય છે આજે આપણે આવી રીતે આવી ગઈ અને હવે તો બધા આપણે સરકાર સાહેબો બધા કે છે મોટા કે હવે તમારે નોટો જ નહીં ફેરવી પડે બેંકમાં જ નહીં જવું પડે સીધું જેવું તમે સમજાવો જ બધા એવું છે ત્યારે એના પાછા જીવડા ઊભા થઈ જાય એને એને વાપરનારા જીવડા ઊભા થઈ જાય જેનું હોય એને વાપર દાદા પોતે જ લઈ જાય બાર ખી જાય તમારે એકાઉન્ટ નું ખાતું કેટલું છે મોટું અમને સપોર્ટ કરે એટલું તો છે તમારે સાહેબ કારણ કે હજુ એમને મમ્મીજી ને સાચવે છે પણ સ્વીકાર એવા નથી અમે કરીએ છીએ ગીતા હા દાદાજીમાં દાદાજી કરી દરવાજો ખોલ્યો પેલા દરવાજો ખોલનાર પહેલા દાદા એ કેટલા પ્રેમથી હાથ મૂક્યો જુઓ એને હાથ મૂક્યો કેવાય મને કહો દાદા મારે હાથ મૂકવા જ છે એ વ્યવહાર થઈ જાય પછી લૌકિક વ્યવહાર થઈ જાય બને એ તો દરેક ને ભાવ તો થાય ને ગુરુજી હોય શિષ્ય હોય અરે હોય સાહેબ બધાને ગમે હિતેશ કેમ તમે બોલતા નથી પૂછવા જેવું કઈ બધું સોલ્યુશન આવી ગયું આખું સાયન્સ જો છે ને તારા કરતા આગળ થઈ ગયો હા કે દાદાજી છે જો ને બેઠી છે એમ જ લાગે કે મારું મને આવ્યું એવું લાગે તો ને લે તું ભાઈ ગયો અરુણ હવે જેટલું કેવું મોકલનાર બહાર થી કોઈ મોકલી શકે તો આપણે બહાર કોઈને કોઈ રીતે આપણે જે મનમાં ફાવે રીતે મોકલી શકીએ ના દેમાની એ સત્તા નથી આ ભગવાન દરસલ સિદ્ધાંત છે જે સિદ્ધાંતથી ભગવાન જીવી ગયેલા હોય છે બધા જે સિદ્ધાંતથી આ દાદા ભગવાન જીવેલા અને જે સિદ્ધાંતથી આ આપતા પુત્રોને તૈયાર કર્યા જુઓ ને તૈયાર કર્યા અને એ સિદ્ધાંતથી બધા મહાત્મા એમને કેટલું બધું આપ્યું ઘણું આપ્યું પાછળ ચાલે બધી ભૌષાવલી ચાલે જ્ઞાનીઓ છે દાદા કે બધા જ્ઞાની કહેવાય પરંતુ તમારા ઘરમાં તમારા ધર્મ પદ ની તમને જ્ઞાની તરીકે સ્વીકાર તારે સાચા જ્ઞાની વિશ્વ માટે જ્ઞાની કોઈ બોલાયવું નથી કોઈનાથી બોલાય નહી સાહેબ એક જ્ઞાની પદ જ એવું છે જ્ઞાની પદ એટલે આત્મા અનુભવ પદ શરીર સાથે રહી શરીરનું કશું ના ચાલે આત્માનું ચાલે અને આત્માનો ધર્મ જ એમાં શરીરમાં ચાલ્યા કરે ત્યારે એક પદ હોય અને તે ઘરમાં જ હોવું જોઈએ બીજે ના ચાલે બીજે નહી ચાલે પણ આજે તો બહાર એટલું બધું નીકળી ગયું છે ને તો બહારથી બધા બહુ હેરાન કરે છે મીનાબેન આવું તો કેમ થાય તમને કેટલું હેરાન કરે બહાર થી બોલવાનું લો ને જોડવાનું જયારે લાંબુ કહે ને કહે બધે ફેરવવાનું આ માજી ને કેટલો આનંદ આવે પેલા પાછળ જોગ્યુલર બહુ આનંદ આવે બેઠા છું છે કહ્યું ઉપેય એટલે આપણે પોતાને પોતા સ્વરૂપે પોતે જ પ્રાપ્ત થઈએ એને ઉપેય કહેવાય ફરતી બોલી જાઓ શું કહ્યું તે પોતે પોતાને પોતા આપણે પોતે પોતાનું પોતાનું પ્રેમ જેવી આ વાણી ના બોલી આ ઉપેય બોલ્યું ઉપેય શબ્દો નથી વાણી નથી સદાય બોલ્યું કારણ કે શરીર સાથે છે ઉપેય એવું તમને બધાને છે મહાત્મા સ્વરૂપ આખું ખુલ્લું થઈ ગયું શરીર અંદર શરીર તો શરીર હિસાબ લઈને બધું આવ્યું એનું થશે કોઈ કઈ છોડશે નહીં એને માહિર ભગવાને નથી છોડ્યા ચોવીસ તીર્થંકર ભગવાન થી કોઈને નથી છોડ્યા નવ વાસુદેવમાંથી કોઈને નથી છોડ્યા નવ બળરામાંથી કોઈને નથી છોડ્યા નવ પ્રતિવાસી દો આટલા પોતાના આખા જગતના ધણી કે તેને નથી છોડ્યા કોઈને છોડ્યા નથી અને ચક્રવર્તી જેવા આખા વિશ્વનામાં તો પણ એમને નથી છોડ્યા એમની વાલી ચૌદમું રતન ખૂટતું હતું ચક્રવર્તીઓ પ્રાપ્ત કરવા માટે તો ખબર ના પડી આવે ચૌદમું આટલા બધા મલિકા કયું સાહેબ પૂછ્યા છે શેનાપતિ સાહેબ એને એક સ્ત્રી રત્ન કે છે શું બલ ભલા નેશ્રી નાખે જેવી ના હોય આ મનુષ્ય દુનિયામાં ના હોય પાછા એ વિદ્યા ધરો કેવાય છે મોટા હનુમાનજી વિદ્યાધર કેવાનુષ્યોતર એટલે કે મનુષ્યથી ઊંચી કક્ષામાં એવી જગ્યાઓ માં જ રહે હોય ને બધું હોય ત્યાં ચાલ્યા જ કરે ત્યાં તો એવી બધી ખજાના ને એ બધું એટલું બધું હોય છે કે તો શું કરો તમારે પોચવું છે ગીતા બેન એવું તારે ચક્ર આપડા ભરત રાજા ને એ સુંદરી મળી જબરી હતી સુંદરી કે છોડું નહીં ને ઓ એનું કોઈ વર્ણન ના થઈ શકે ત્યારે યોગાન યોગ એકાગ માંથી નીકળી પડે છે આટલો બધો હાથ શોભે છે અને આ શોભનો કેવો લાગે છે આમને કહું આંગળીને આધારે એ માણેક હતું કે માણેકને આધારે આંગરી હતી એ વિચારે ચડ્યા પછી હા બીજી બધી આંગળીઓ કઈ શોભે છે ચલો બીજે કાઢી નાખવું આ કાઢ્યું હા ના ના ના બધું કાઢ્યું એમ કહીને બધું કાઢવા લાગ્યા ઓહો આવી ગયા ભગવાનની કૃપા બધી હતી એમની પાસે આ દાદા ભગવાન આપણે આજ્ઞા પછી આ જ આપ્યું છે આપણને આપણા શરીર થી જીવવા માટે આપણા પોતાના શરીર થી જીવવા માટે દરેક ને દરેક ના વ્યવહારમાં આપણા બધાના પોતાના અમે આ ચોપન ચોપન વર્ષથી ખુબ રાત અમારા સ્વભાવ બુદ્ધિ થી નથી રેતા શું કહ્યું બુદ્ધિથી નથી રેતા ઓ કોઈ બે જ રીતે બુદ્ધિ થી રેવાય એ સંસારમાં સ્વભાવ કેવું મનસજી સ્વભાવ થી જાણી ને અજાણ રહેવું જે દાદા ભગવાન રહેતા હતા એ કૃપા શરીર ઉપર પહેલા જ દિવસે ફરેલી મમ્મી જાન્યુઆરી શું કનુભાઈ ઊંધો હતો છતો થઈ ગયો અડધા કલાક માં શું તે દઈને જે સુઈ ગયા મંદરમાં હતા જોડે પડ્યું બોલો પેલું શ્રીમદ નું જરાક અમારે પિતાજી ની ભક્તિ ને કારણે જરાકભાઈ એ પ્રભુ એ પ્રભુ શું કહું દીન નાથ દયા બોલવા નહીં લે આગળ आत्मा करता है श्रीमद जीए આ શ્રીમદી સમજાશે શું કરીશ જીવાશે હજ્ઞા સમજણ નહી આલે તને આપે છે ને ત્યાર પછી બહાર એટલા નીકળી ગયેલા છીએ બહાર સમજવા માંથી અંદર પેસા જ નથી આપડે અંદર તો કે આપણે પોતાને તો સમજીએ ગાળામાં થોડો વખત કાળું મળે છે નહી એટલે કે ચરણ વિધિ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ અંદર છે એ સ્વરૂપ ના હોય પણ આપણને તો મળ્યું છે ને કે તમને કોઈ આપ્યું છે બોલી એવું બોલ ને તને કોઈ આપ્યું હું આપુજ મારું ખાલી થઈ જ ના એવું ના કરું જોઈ જાઉં હેનારી હોય તો મને જ નહી આપવા લેવાનું હું તે તું સમજે કઈ નહી પેલી નથી હજુ સમજાતું તો રવા દે તું હજુ આપડો કઈ બને ઉપાય સ્વરૂપ થઈ ગયા છે કેમ બને છતાં શરીર થી નીકળે છે કે નહી સીધી વાત છે કુદરત થી જન્મે આટલી મોટી બક્ષીસ લઈને આવ્યા છે ગાયક પોતે બધી રચનાઓ થાય એમનાથી શ્રીમંત સિનેમા બધાને પણ મનોરંજન માટે જોઈએ કે નહીં બધામાં હતા કવિ તરીકે ના કવિતાઓ બધી જ રીતે દાદા ના હાથ જુઓ તમે પેલું મુક્તિ સુખ જુઓ ચંદ્રકાંત સાહેબ એ લખ્યું છે કે આ બધા પદ છે શુક્લ ધ્યાન ની શ્રેણી થી છે આમ તો આપડે વ્યવહાર કે કવિરાજ પદ છે એ તો એવું બને આપણને ગાતા ના આવડે હમ આમ કર ના કરીએ સારું ગાયું દાદા સારું ગાતા હતા બઉ લેકા કનુભાઈ કર્યા જબરા આખા સત્સંગ ની કનુભાઈ થયા વડોદરાના સંઘપતિ અને અહીંયા આયા સીધા ત્રણ વાગે ત્યાં આપણે અહિયાં આગળ ઓ જગદીશભાઈ આવો બધું બરોબર છે માની પોડમાં છો અમે જે અમે રહેવાનું ચાલુ કર્યું સિક્સટી એપ્રિલ મહિનામાં છોકરાઓને એડમિશન લીધા કે આપણે અઢીસો રૂપિયા એમ એમ ભાણું નથી ભરતા આપણે એમાંથી કામ એટલે રોજ ત્રણ વાગે પછી પહેલા એ ખતા સત્સંગ ચાલુ થયો અને મહાત્માઓ બહુ લિમિટેડ છતાં દસ પંદર તો બારસો પંદર થઈ જતા હતા ડોક્ટર પૂજારી નટુકા કા હતા સંગપતી બીજા બધા હોય પંડિતજી ચાલુ થયો સત્સંગ તે પહેલું શરૂઆત સત્સંગની શરૂઆત કે ચાલો ચાલુ કરું પણ ભાણે રે નીચે માલિક રે હું માલિક રે પચમાં સેન્ડવીચ અને પદ બોલ્યા ને પેલો ચોક નાનો પડઘા પડ્યા વગર રહે ખરા ઘણા મારિર નારાયણ બહુ કર્મકાંડી બ્રાહ્મણ હતા સાહેબ પધારો ઈલાબેન પધારો ઇલાજી કહીએ કે ઇલાબેન કહીએ સુરજ તમે ઈલાજી નથી કે ચાલ્યું પછી બૂમ પડવા લાગી આવો ના પોસાય તમે આવું ના કરો મોટો અવાજ ગયો તો કેટલો કનુભાઈ ને લેખા નીકળતા હતા ને અડધી પોર ઉધી ગમે તેવું ખુબ ગમે પદ આવે લડ્ડુ માં સરસરૂ ના બઉ મજાના હતા બેન બેસા ને બેસા ને તો બે તનપતિજીલતો ભર્યો આમ તો દાદા આ દાદા બધાને ખેંચી લાવે છે આ જે જગ્યા મંદિર બન્યું છે ને કનુભાઈ ના કુટુંબ આ બાજુ નું ઘર પાછલું ઘર આ પાછળ બન્યું તે આ ચંદ્રકાંતભાઈની સાસરી એટલે નીરુબેનનું મોસાળ ને બેવ એમનું અહીંયા વહેલી હતી પેલું અમારા પાછળનો ભાગ અને આ બધું બધું અંદર આવી ગયું અમારો બહુ નાની જગ્યા હતી હાર પાંચસ ફૂટ હશે બધાની બે પાંચસો નહીં ઓરડો અને અમે દાદરો કહીને ઉપર જવાનું બેઠક મોટી અને ઓડામાં માતાજી પધરાવેલા આજે અમારા છોકરાએ પાંચમી કે છઠ્ઠી પેઢી થતાં હશે એમાં તે દર નવરાત્રિ એટલું બધું થાય કે ઝાંઝર વાઘે એવું બધા બધા એવો એ બંધ રહે આમ તો બાજુનું ઘર કનુભાઈ સાહેબ પિતાજી એ એટલે આ એરિયા હતો આખું ત્યાં આગળ જગ્યાએ પછી બધા ભાઈઓનો ભાવ થયો એટલે કે ત્યાં સ્થાપના કરીએ કે ત્યાં કયું બધું ધ્યાન ના પાય ને બધા જૂના જમાના સો ઉપર એટલે આવું છે એમ આ તો કેવાનું મતલબ કે એમાં જસ ખાટવા જેવો નથી કશો પણ એમ કેવાનું દાદા ઝીણવટ કેટલી જોતા હું કેવા માંગુ છું કે અવસ્થામાં અઢીસો આટલા મોટા પૈસા ચાંદીના રોકડા ઓછા મફતના ભરીએ કે ચાંદીના રાણી સાહેબ સિક્કાઓ હતા આમ ખણન બોલે અને ખણન ના બોલે એટલે પછી કોઈ સ્વીકાર એટલે મંદિરમાં જાગ જાય કારણ કે કોઈ એને લે જ નહીં પેલો સુ ક્યાં કરવું આને કાઢવું ક્યાં આગળ કદાચ મંદિર આ સારું છે જ આ સારું ભગવાન અગત્ય કીધું એ ભગવાન ઉપર ચાલી જાય એટલે ખોટા સુકો પડી જાય ભગવાન પડી જાય તારું નામ શું તારું શું અરુચિ નામ છે ને તો તું ખોટી પડી ને તો દાદાની ભગવાન નાટક કાચું પડી જશે નહી તો મારશે બધા તને બધા હા તકલીફ કરશે ખોટો સિક્કો દાદા તો ખોટા બનાવી દીધા કારણ કે રણકાર અહંકાર તો કાઢી નાખ્યો અહંકાર રહ્યો શરીરનો એ તો શરીર કોણ ચલાવે નહીં તો આપણા હાથમાં જવું ને ચલાવવાનું પણ દાદા કે તારા હાથમાં છે જ નહીં કશું અને બધું કરવા જાવ છું પછી બોલે છે મી કાંઈ કરવું એવું કઈ જાતનું બે માર બે આમ એક બાજુનું બોલ ને હરખું તો ભગવાન સ્વીકાર કરે મી કાંઈ કરવું કે દાદા એવું બોલતા હ કેમ હસું શું તું બોલો ને કીક મારો સુરભી કેમ હસો છો પાણી ના ઘા કે અંદર પડે સાહેબ કે શું કે છે એ હૃદય ના ઘા છે બધા બઉ મુશ્કેલી ઘણી મુશ્કેલ દરેક ને આપણે જાત જાતના પડેલા છે અને વાદર જેવું હોય એટલે આપણો અહંકાર તો ગયો પણ વાદર ઘાટ જોવા જાય આમ કરે આમ કરે બાદર એટલે સમજો છો સાહેબ ને કોઈ ના ના ખબર છે ખબર છે કે વધારે બગડે એમ ना तो? को को, अमने वो बदाने को चालो। जो दशरथ क्या हिम्मतनगर वालों जोर थी बोल बोलवादरा संपी हो नहीं पहलू के मोटा ना का राखे नहीं રાખે પછી આવો કે ઘા પડ્યો હોય નાના મોટાને જે વાંદરા ને ઘા પડ્યો હોય વાલી વાદરી એટલે જેને પડ્યો હોય એને પછી બીજા વાંદરા ખબર જો આવે અને કેટલું વાગ્યું છે જોઈ એને મોટો કરે એટલે એવા બધા ખબર જોતા જાય બધા નથી પડતા વિજ્ઞાન છે વ્યવહારનું કયું વ્યવહારનું વિજ્ઞાન છે વ્યવહારનું એટલે શું બોલો તમને બોલો ને આપો ને બીજું શરીર લઈને આયા તો વ્યવહાર હોય શરીર એવું કોને કહ્યું કોઈ તમારા પર દાવો કરવા આવતું નથી કશું નહિ કેમ ના એ બાજુ છે બધા હાથે જીવવામાં મજા છે પંડે એકલું મજા નહિ જોઈએ પણ તો પંડું થઈ જવાનું છે પણ ભીગું કોણ ક બોલો મેતા મૂક્યા <laughs> એની ભાષા સમજવાની એમ કહેવાનો મતલબ આ બુદ્ધિની બહારની ભાષા છે આ બધી જ્ઞાન અને જ્ઞાની ભાષા અને વ્યવહાર બધો બુદ્ધિની બહારનો છે આપડે બધા મહાત્મા છે આ અને આજ્ઞાધર્મ આ શીખવાનું છે મલ્લિકા બોલ તું હાચું કે ને આવે હા હાચું કે થોડું ઘણું નહીં ના કઈ કઈ તને કેટલું સાચું લાગે બોલ ને મજા આવે છે મોડું ચઢાવી બેસતી ખોટી હવે ગમે છે ને તારા નજીક ને આવીને હમ જાવ છું ને તું સ્મિતા પિતા બધા પ્રભુ આહાર ઉપરથી આવ્યું દાદા એ ખરી રીતે એ રીતે અર્થમાં મૂક્યું છે એટલે જો શરીર સરખું સચવાયું તો આપડા શરીરના એનાથી સુખો જેને મળે આપણને બધાને એ સુખ આપણને મળી ગયું એનો મતલબ શું છે કે શરીરને જઠર છે આર્ક ફરનેસ હોય ત્રણ ત્રણ હજાર ડિગ્રી ચાર ડિગ્રી એના કરતા ભારે ફરનેસ છે આ તમને ખબર છે વાત જા નથી ખબર આ કોકા પીવો છો તો લોકો પેપરમાં લખે છે ખરા બધા સમજણ પડે છે એટલી બધી ગરમી છે પેટમાં અને છતાં ચાલે છે કે નહીં જોવું કેવું સુંદર છે એ ગરમી સચવાયેલી રહેવી જોઈએ એમ કહેવા માંગે છે એટલે ખાતી વખતે જે ભાવતું ભાવતું બધું ખાઈ જાય બધું ના ભાવતું બાજુ રાખી દે એવું નહીં તારે પછી ભાવતું ગર્યું બહુ ભાવતું હોય ને પછી ગર્યું ખવાની કેવી દશા થાય અનુભવ છે એનો આઈ છે તારી છે તીખું તો દાદા એ સ્વીકાર્યું છે શું પણ એનો અર્થ એવો નહીં પછી ખા ખા કરવાનો એનો અર્થ એવો નહીં કરવાનો યોગીઓ છે ને મરચાં ખા ખાક અરેક કિલો બે કિલો જેટલા અહીંયા કરી જાય યોગી લોકો એવા છે એ અહંકારનું કામ છે એ અહંકારનું કામ અહંકાર શું ના કરી શકે આ જગતમાં જે મનુષ્યોની બધી ક્રિયાઓ દેખાય છે એ બધી અહંકારની ક્રિયાઓ છે પણ અહંકાર તો દેખાતો જ નથી શું કરો અહંકાર દેખાય તો કલ્યાણ થઈ જાય તો આત્મા કોઈને દેખાયો નથી ધીમે ધીમે એની હેમત પડે તમને ખબર પડતી જતી જાય પણ એ તો મરી ગયો મરી દાદા એ કેટલી મોટી હિંસા કરી કોણ હસ્યું શું કેમ આવી લે હિંસા ના કહેવાય અહંકાર મારી શું શું કે છે લાગી ના કહેવાય કોઈને મારી નાખીએ તો હિંસા નહી કહેવાય હા એટલે દાદાએ કહ્યું આપણને જેવો કરજો પછી કે આજે પ્રાપ્ત મન વચન કાયાથી અમારાથી સારા દિવસ દરમિયાન મારા પ્રસંગમાં અને આવેલા કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ મનથી વાચાથી કે કાયા થી દુઃખ ન હોય છે ના પાડો પાછું દાદા પાછું આગળ કહે છે થોડું જ્યાં સુધી તમે એની તપાસ ના કરી લો રાત્રે હુતી વખતે અને જ્યાં ભૂલચોકો થઈ હોય એને સુધારી ના લોખો અને ઊંઘમાં બધી ક્રિયાઓ તો કોઈને થાય નહીં ઊંઘમાં ઊંઘમાં પડ્યું હોય તો ગોળ નિંદ્રા બધી શરીર ક્રિયા થાય છે ના મનને ઊંઘ નિંદ્રા જ નથી આવરણો બધા આવે પણ કા બધું એ છે સદાય કામ કરે આજના સાયન્ટિસ્ટો મોટા મનોવિજ્ઞાનીઓ શું શું કેવી કઈ વાતો કરે છે મોટા મોટા વિચારકો પણ પશ્ચિમના શું કે ભારતના બધી જાતના બધા ધર્મોમાં સમજાયું ને જાત જાતનું કે સબકોન્શિયસ કે કોન્સિયસ કેટલી શું ના કે માણસ છે તો માણસના વ્યવસાય તો કેટલી જાતના હોય બે થોડા હોય છે આપણે ખોવા જઈએ વ્યવહાર આપણને થતો હોય તો વ્યવહાર ગમે ખરો આપણને ખૂચે તો પણ એને ચલાવી લઈએ ત્યાં આગળ વાલા ને વેલતું મૂકવાનું નામ જયું ભાલા ક્યાં વેલું મૂકવાનું પછી ઓ બાબા ભાઈ કેમ આપે બરોબર છે આશા એમાં બે મજાના જીવ બઉ મજાના જે હોય તો કારણ કે આપણે બધા જાવા સમજવા જ બેઠા છીએ એટલે બોલો નઈ વ્યવહાર વિજ્ઞાન ક્યારે ખોટું ના પડે હારામાં ખોટું ના પડે ખોટા ખોટું ના પડે સુરે આપને શું લાગે છે કોઈ પક્ષે ખોટું ના પડે તો ગમે તે ખૂણેથી જોઈ લો વ્યવહાર ને કોઈ પણ ખૂણેથી જુઓ પણ મનનો વ્યવહાર કોને ખબર પડશે આપણી મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ શરીરમાં ચાર અંગ ચાર ફંક્શનથી ચાર રીતે શરીરમાં આપણું આ મનનું બધું ફંક્શન ચાલ્યા કરે છે પોતાનું મનનું પોતાનું ફંક્શન પોતે કરી શકે જ નહીં કોઈ દાડો નહીં કરી શકે પણ ત્રણ જોડે છે એમાં એમાં જે બુદ્ધિ છે એ અહંકારને વરેલી છે પાછી શું કહ્યું આપણે મહાત્મા કોણ છે શું થઈ છે ટાઈમ થયો પાંચ થવા આવશે કે પાંચ મિનિટ દસ મીટર છે બધા ભાઈઓ નક્કી કર્યું કે આપણે નવરાત્રી પછી આપણે માતાજી નું છે બધું એટલે રાખવું એક અને મીના મીના પપ્પા એમ નક્કી લઈ લીધી એમને કે કેલનપુરી આઠમ નો હવન થવો જોઈએ અને અહિયાં મોટી ખડકી માં ગરબા થાય મોટું ચોક ચોક છે બધું છે ને રાતે થાય છે ગરબા બધા થાય કરો છોક માં થાય ગરબા થાય છે રાતે બરોબર તમે લોકોને ગઉ એટલે એ શક્તિ ની ઉપાસના છે શું કહ્યું શક્તિ ની અને સ્ત્રીઓ સ્ત્રીને પોતાના સ્ત્રી સમજે ત્યાં આગળ ભૂલ થાય છે એ શક્તિ છે એક જાતની શું કહ્યું શક્તિ છે આપણું ભારત દેશનું પ્રદાન છે આખી જિંદગી આરાધના કરેલી અને બહેનો આવી રીતે કરે કારણ કે કુદરતમાં એવું લઈને આવેલા છે શરીર રીતે જોડેલું અંદર ભક્તિ એવું છે પણ જે બધી બુદ્ધિ ચાલે ને વધારે એને ગબડ કરે એ બધું તો તને વાલી લાગશે આવે બુદ્ધિ સમજી લેજે જરાક સુમજ બેન સમજવું પડે હે કેટલું વાલ કરકર કરવાનું છો રહી શરીરને આપણો વ્યવહાર તો ચલાવશે ને એમને એના છોકરાને હાચામાના આના કરવા હે બધા રસોઈ બનાવવાની એવું નહીં કે પછી મમ્મી બનાવે હે એ તો છે જ ને એટલે આપણે ત્યાં બાળક નાનું હોય પણ કુદરતી ક્રમે એને કાકાનું સ્વરૂપ મળ્યું હોય હવે તો થોડા મોટાનું સ્વરૂપ મળ્યું એની નીચેના હોય ઘરમાં કુટુંબમાં તો બધા જ એનાથી જ એક દિવસે એક મહિનો વર્ષે છ મોટા હોય બધા બધાને વિનય કરે અને મોટાએ એમનું કા સંભાળ રાખવી પડે એટલે એમને એવી રીતે રહેવું જોઈએ કે એમને એમનાથી જુદું ના લાગે કોઈ રીતે એવું એટલે આપણે ત્યાં સંસ્કાર છે બધા દરેકને અમે થોડો થોડો કોઈ ક્યારેય સત્સંગમાં કહી દીધું છે ચંદ્રકાંતભાઈ તો આપણે બધાના પરમ છે એમની સાથે એમના કુટુંબના બે પછી એમના પડોશી પછી આપણા સંતપતિ પછી આવ્યા પાછળથી આપણા રસિકભાઈ પછી આવ્યા એટલા જણાવ્યું અને પંડિતજી રસિકભાઈ અમારાથી એમની હાજરીમાં અમને આ કાકાનું પરમાત્મા સ્વરૂપે ઓળખાણ કરાવ્યું મારે તો વ્યવહારથી આમ જ કેવું પડે ને કારણ કે કનુભાઈ જરાક ગરબડમાં હતા નીચે એટલે તરત જ એમને તૈય આ કનુભાઈ બાપુજીને બધાને બહુ અમને આર્ગ્યુમેન્ટ થઈ ગયું છે દાદા લે નિયમિત બન્યા કે નહીં મારા એટલે મારા વડીલ કહેવાય કહેવાતી નથી દિલથી રાખું છું રસીબેન પૂછી જાજો રાખવું હોય છે નિયમથી હોય નિયમથી આપણે કોઈને રખવાથી કોઈ રહી શકે નહીં કેવી રહી શકે વસંત ક્યાં ગયા બેઠામાં છેલ્લી પૂજા એવું બધું ચાલશે ને બધું એવું બધું ચાલશે અમે ત્યાં બેસીએ તમારે પછી બધા આવે ત્યાં જેને આવું બધા તો નહીં જગ્યા બધી ત્યાં બહુ એ થઈ જશે ને ઓછી હા હા એટલે પેલા સ્લીપર વખતે આવો કે કઈ બધાને ક્યાં જુઓ આવે હા બે ચાલો